નથી મેળવા માટે પરિણામે કોઈ માતા આપતો નથી કુતરાંત સાત ટકા આ દુનિયા પાણી બનાવી છે તમને ક્યાં લાગે બનાય કઈ ક્યારે બનાયે હવે અનુભવ નહીં જ્ઞાન હવેલું ચા બહાર ભાંતિક જ્ઞાન ચાલે છે કેવી જાય પ્રાંતિક જ્ઞાન શેલું ભગવાન છે આ જગત ભગવાન બનાવ્યું આરોપ આવે છે આરોપ આપી મત કુંભાર બનાવે છે સવારી નથી એવું છે આ લોકો સંતોષ એટલે લોકો દુખી ત્યારે જાય હોય કેવું ચાલ આપડે છે દેવો વધારે છે ભગવાન વધાવે છે કોઈ કરાવના જરૂર દીવાલ લીધી પગર ઈચ્છા તો તમે પગર પડી ને ને જે પધરો ગુસવાનું વસંતભાઈ વસંતભાઈ વસંતભાઈ તો અમે શાંતિ થઈ ગયા પછી સોલ થઈ જાય છે બધા બધા જોડે કયું પૂછ્યું ભ્રમણાન આ ભગવાન ક્રિએટેડ છે એ ખોટું નથી પાછું ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ વ્યૂ પોઈન્ટ એટલે બાળકો એ તો બાળકૃષ્ણનો જે ધર્મ પાડતો હોય તેને એટલે નાના બાળકો માટે યોગેશ્વર કૃષ્ણ નો ધર્મ તો જ્ઞાનીઓને ભગવાન ક્રિય છે ભગવાન છે એવું નથી લાગતું જ નથી ને ભગવાન ભગવાન જડતા નથી ને એ તમે તમે તમને ખોલી ભેગા કરી પછી આગા પાછા નહીં થાય પણ તમારે જજો પાછા નહી થાય મારે પછી આગા પાછા ને જો બધું ઊંધું ફરસ મોટું હોય ઉપાધિ સશાંતિ પોતાનું ઘરનું ખાય ધનુ મારી લઈ ભરે જતી અહીંથી સ્ટેશને જવું હોય તે રસ્તો ના જાણવાથી પોતે નકશો લઈ ભમ્યા કરે આડી બોમિયો મળી જાય મુક્ત પુરુષ હોય ગોમિયાદ ક્યાં મળશે નઈ કોઈ દિગાય આજે તો ગોમિયાદ નથી કર્યો ગોમ્યો હોય ગોમ્યો કોઈ કાર દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ દુર્લભ નવાણ વખત દુર્લભ લખા એક વખત દુર્લભ થાય એ તો લોકો ઘર બધા બેઠા હોય અને પછી ત્યાં આવીને નોકર આવ્યો ચાલી ને ठीक है आसत पड़ी जाए तुमने कभी असल राय करी थे तब ना पता नहीं क्यों काय इन्हें वाजो तो नहीं बिजू क्यों काय इन्हें बाकी तो नहीं ना हां तुमने किया वस्तु पड़ी गई भागी गई पाती पावानी है हां पर वो बड़ी कौन है बड़ी कौन मां मां से નોકરે કેટલા રૂમ છે ઘેર મકાન માં કેટલા રૂમ છે તમારા ભાગના આપડે ઉઠા ના છે વસુભાઈ વસંત પછી શું કહો બધાને દેખીને શું કહો નાખો બિહાર મનમાં શું પછી મન થતું આપડે પછી આપડે ના થોડી ચા તો પીઓ ના ચા બાર તારે ખીચડી કડી ગઈ છે ચાલશે તો દઈ રાખું ધાપુ ખોટું છે પણ ધર્મ કેમ કે ભાઈ ઉપર તો આકાશ તે લોકો તો પાકડાયા ગરમ્યા ક્યાં ગયો આપડા મન બધું બધા દેખાય છે थी, क्या मजा आया बदे शोधी आया મનુષ્ય માણસે જે બનાવી છે એ વસ્તુમાં નક્કી આ ને બનાવેલી દરેક ચીજમાં છે માટીમાં છે પાસે અગ્નિમાં મનુષ્ય કુંભાર કર્યું કુંભારી માટલા કહે ને એવું આ મટા એવું ના કેવાય આ લોકો બનાવ્યું એ ભગવાન તમારે જોવા છે કાલે બધાય જવાબદારી અમારી પછી અમારી આજ્ઞા વડે ચિંતા થાય જવાબદારી અમારી ગઈ બે લાખ નો દાવો કરવા છું ચિંતા કેમ થાય માથું બહાર નથી તરફ રહે મારફી સ્વરૂપ નું કરોડ રૂપિયા વચ્ચે ઊંઘ આવે કે કરોડ રૂપિયા શાંતિ થાય કેમ અજાજ નોટન છોકરીઓ પર થઈ તો અવાજ ટોકડીઓનો ફરક બનાવી પછી નકરી શું ખાલી કઈ કઈ બધું ધાર થી પડે ત્યાં લોકો તમારું સુરત હા પગલ પગલ થયું છે દાદા ભગવાન એટલે ચૌદ દુઃખ નો નાશ ચૌદ દુઃખ છે આ દેવો દેવો બચ્ચા નો નાશ એવા દાદા ભગવાન હું એમાં ભગવાન ખરાબ પ્રયત્ન કર્યો પરેશાન નાપાસ થઈ ગયો પરેશાન નાપાસ થઈ ગયો પેલા નાપાસ થઈ રહ્યો છે આ તો જ્ઞાની પુરુષ છે જ્ઞાની પુરુષ એટલે બધું પૂછ્યા છે આ સંસ્થા ને તમામ પ્રશ્નો પૂછાય બધા ખુલાસા બધા પણ ભાઈ દાદા ભગવાન પ્રગટ થયા છે એ મારા બધા ચપટી ગઈ છે અને ભગવાન નામ તારી છે મારું નામ હોત ને આ દાદા ભગવાન હું દેવડાવતો ને સમાધિ એકાદ જણ તો બુદ્ધિ થાય હોય ને એમનું નામ ગવડાય ગળા કરું કશું નઈ એ કઈ સે. મેલાવો ભાઈ બોલાવો તમે અત્યારે હાથમાં આપ્યો આ દોરો પતંગનો દોરો તૂટો હતો અને તમે એની પાછળ દોર થાય મારી પતંગ ગુલાટ ખાય છે ગુલાટ ખા દોરોના હોય ગુલાસો તમને આપ્યો આથી વધારે દીધી બધું જોઈ ભગવાન જોઈ છે કાલે ગુજરાતો આ તો ચાલુ ચાલે હતા દીદી કહે છે ભગવાન છે આધારે બોલો છો ભગવાન છે આવો તમારે જવાય ના આવ્યો હોય કામ હોય કઈ ને આવો ને કાલે પાંચ વાગે હાજર થઈ જવું છે આ સિંહ નું લાભ એ જન્મી વાળા એક કરોડ રૂપિયા કોની વાત ભગવાન તદર્શું ચૌદ આખા બ્રહ્માંડ નો નાદ એક જ જગ્યા એ કગર છે અને એટલો અવતાર મોસે સંસાર પછી ભટકવા નહીં જાય એકાદ અવતાર માં સમજ ને સંસારમાં હિસાબ રહી જ રહી છે પૂરી થશે આ અવતાર પછી ઈચ્છા પૂરી થશે અંધરે બરોબર નહીં કાળા રસ્તો કરી હતી અત્યાર સુધી કેવા સત્સંગ ચોર લઈ ગયા ચોર ગયો પાછા આવે નઈ ને ખબર के के ये है बड़ी बात सुन दर सत्संगे बुद्धि बुद्धि आपने बुद्धि फीट थी जाए बराबर शू क પણ આપડે મસ્તી ત્રણ વાર ના લાગે પરમાનંદ છે કલાક બે કલાક ઉતરી જાયો અને આ ઉતરે ની સચ્ચિદાનંદ ઉતરે નઈ કાકા સનાતન સુખ છે શું છે જય સત્યા કેમ પૂરા જ્ઞાન ના રસ્તા પડે એ ત્યાં બુદ્ધિ થી ચાલે બધો વેપાર કેવું અને જ્ઞાન ના રસ્તો જા કરવું પડે જ્ઞાન એવું કરવું પડે અને કરવું પડે એ ભ્રંથિ ભ્રંથિ વધારનારું છે આ વિજ્ઞાન ચેતન જ ભરે કદું કરવાનું ના પડે અહી તો સમજવાની જરૂર કરી લાગે ચિંતાઓ નું નક્કી બંધ મસ્તી માં આવે એટલે ખુશ કરે અરે પણ ઉતરી જૈરી કે કાગળ આવે તો બધી મસ્તી ઉતરી જાય ને हाथ मो मन वस थे मन वज ना हम कोई शांति रहे थे मन वस्त कर भगवान कह પણ ભગવાન લાગશે પણ બહાર કે જાઓ આ તો હમણાં વસ્તી નહીં દેખાય તો હમણાં વસ્તી શું કે સસરા સતરા પછી બાર મહિના પછી ભેગા થાય એક વાત સાચી હતી પુણ્યતાપ કે પુણ્યતાપ હોય ગાડી ઉમેર મોટરો જંગ નહી અનુભવેલો ચા કે સંતો બધા રાખતો નથી તેની હાથે બધું શું કેવું લીધું સાહેબ તમે એવા પ્રૂફ બનાવી છું કે કોઈ વસ્તુ તો સુખ ઉડાવે ને તમારે વસુંધરા અક્કલ નથી વસુંધર મારે ગાળો ગોળે ચલો ધ્યાન એટલે ધ્યેય એ એકતા થાય પણ ધ્યા કોણ ધ્યેય શું આત્મ સ્વરૂપ શું કહ્યું અને તારે ધ્યાન જ્યાતા ને જે આ તો બધા મન ને ગુજલ ના વેપાર થયું કર્યો પણ સારું છે લોકો રબી રમવા જતા રહે એટલે કઈ ગયા જ્યાં ઘાંસી પડે ને ગોળ ગોળ ફેરવે ગયા હવે રસ્તો ના જાય એટલે ધ્યાન ધ્યાન ધ્યાન તો તમે ચાર ધ્યાન હોય છે માણસ જીવ માત્ર રે તેની મેળ જ થયા કરે શું કયું ક્યાં ધ્યાન શું નામ આપનું પરાગભાઈ પરાગભાઈ ના પરાગભાઈ નું અપમાન કરે તો તમારે કયું ધ્યાન ઉત્પન્ન થાય તમને શું થાય છે એને કે મન ને મેં કેળવ્યું છે એટલે બઉ ઓછું થાય આપડે હા પણ જરાક અસર થાય ને એ ક્યારે ભડકો થાય કેવાય નહી છે પાછા જાય ये तो के मन से ने केवनी बहु केड़ी केवी न मन ने वो કેળવાથી મજબૂત થાય બધું તો મનનો જાહેર લય કરવાનો પણ ક્યાં સુધી મોક્ષ ના થાય ત્યાં સુધી એને તોડી રાખવાનું નથી તો મન ના ફાદર મજન નું શું નામ છે અનંત આપણે જે અનંતુભવી છીએ અનંત આ બધા નો કઈ પાર નથી એટલે આ બધા નો કઈ પાર નથી એમ પર ચૈતન્ય છે એને તો કોઈ આકાર કે કઈ ઓળખી શકાતું નથી એટલે ચૈતન્ય છે એને તો કઈ આકાર કેવું કશું ઓળખી શકાતું નથી એમ આઠ મીઠી ને શરણ ને એટલે આફ નિચીને અને સરણે જવાનું આપણે હા તો આપણે કોણ ને ચાતે ને કોણ એ હા આપણે કહીએ કે આ સુધી જુદા માનિયાજા આપણે માનીએ કે આ સુધી જુદા પઠીય નહીં તો પઠીય નહીં તો એક જ છે કે એક જ છે શું છે જીવ જીવ બધી એક જ છે ભૌતિક ઈચ્છા ત્યાં સુધી જીવન ભૌતિક કામના સુધી અને પોતા પોતાના પોતાનું જે સુખ છે એને જાણવું કે હો મારે બહારના સુખની જરૂર જ નથી હું તો નિરાલંબ છું એવું જાણે શ્રદ્ધા બેસે ત્યારે પોતે ભૌતિક સુખમાં જીવાત્માનંત લોકો એકાગ્ર થવા માટે કરે માટે કરે એકાગ્રતા થવા માટે કારણ વેગરતા રોગ હોય તે એકાગ્રતા કરે પણ વેગરતા રોગ વધારે ઓછો છે બધા નવરોગત હોય ત્યારે વ્યક્ત થતો હોય હવે વિચાર થઈ જાય ને એ જાગ્રત થઈ જાય મધુર હતો થાય દવા ઝોકડી પડે ચાર પ્રકાર નું ધ્યાન એ રૌદ ધ્યાન પૈસા કપાની ભાવના થાય છે એ જ રૌદ ધ્યાન છે એટલે પોતાને સાથે હોય છે બધું સાધન છે તો વધારે ભેગા કરું એ ભાવના એનો અર્થ શું થાય કે લોકો ના ખોટા હું લઈ લઉં બધું ખાવા પીવાનું બધું સગવડ ના હોય તો પાડે એ રોડ ગાળ પડે અને થઈ જાય તે જરૂર જ્યાં કદું કાપે અરે કાપના નું કાપના નો ગુનો આપે ગુનો કોનો ગુનો ગુનો બની ગયો સમસ્યા એનો ગુનો છે કાપના ગુનો આપણો કે આ બધા ક્યાંથી લાગ્યો કઈ ખબર પડી એટલે આપડો આ બે હાજર થવાના ઘડવાના થયા આપડો ગુનો પૂરો થયો આપડો આજે દંડ આવ્યો આપડો ભગવટો આવ્યો આ કરેલો પેલો આપણે ભગવાન કર્મ આવ્યું આપડે ભગવાન પેલો જયારે પકડાય છે ત્યારે ગુનેગાર આપડે પકડી ગયા આજે આપડે પકડાઈ ગયા ગુજરાત અને પેલો પકડાઈ છે ત્યારે ગુનેગાર ત્યાં સુધી એ ગુનેગાર ક્યાંય જલેબી ખાતો હોય અત્યારે હોય નિમિત્તે એ નિમિત્તે તમને કર્મ જ ખોરાય આ કર્મ નિમિત્ત લાકડી હાખ હોય તો આમ લાકડી ધરતી કહીએ તો લાકડી ને બચવા ભરે શું કરે કઈ ખબર નથી યાર લાકડી ગુનેગાર છે કે લાકડી બધાડી અમે આ જગત માં કોઈ પણ દેખાય નહીં નહીં ભારે કોઈનાર્યાય ન્યાય કરવું પૂરું છે બિલકુલ રેગ્યુલેટર થી રેગ્યુલેટર પાસે આ કોલમ બોલ નથી પપ્પાભાઈ નું રાજ નથી રાખે હમદવાર ઉપાજી પાર્યા અક્કલ નો બરાપો હશે અક્કલ નો બરાબર છે આ બાજુ હે જેટલી અક્કલ હા તાજબ એટલું જ બરાબર 40 ચાલીસ ટકા અમારો બુદ્ધિ નથી એવું કહીએ છીએ માનવામાં આવે એવું કેવાય નહી એવું કેવાય નઈતિક જ્યાં સુધી ભૌતિક વ્યવહાર છે ત્યાં સુધી બુદ્ધિ ઉપર કે અક્કલ ઉપર ચાલવાનો એવા આપ જે જણાવો છો એ ત્યાં પછી ભૌતિક વ્યવહાર ભૌતિક વ્યવહાર જ ચાલે ભૌતિક વ્યવસ્થા પાચક રસો કેટલા આપડે લીધા એનું પ્રમાણ કેટલું ક્યારે ખાવું એ બધું અસલ વડે માણસો નક્કી કરે કેટલી ખબર પડી જ આપડે પેલા સામાન્ય બુદ્ધિ થી સમજી લેવું પડે બુદ્ધિ સમજવા બુદ્ધિ સમજવા ફરી જો બુદ્ધિ ની સમજાતું હોત રોગ જ ના થાય બી બીજી સાંધન નથી સંવા માટે અથવા તો પ્રેરક બળ બેઠેલું છે ને કોઈ પેરેક પર નથી કોઈ બાપો હોય નથી બધું હા કોઈ બાપો નથી આ તો ખોટા પેરેકર નહી તમારો છે ન્યાય પ્રમાણે ચાલે છે અત્યારે તો આપણે કહ્યું ને કે બધું હિસાબિ લીધે ભ્રાંતિ ના ભોગવું છે ને એટલે લાચાર થઈને ફર્યા કરે છે જેના ભોગવાન ઈચ્છા રહે લાચાર થય માટે થાય પોતે જ છે તમારું સ્વરૂપ છે શું કયું ભગવાન એ તમારું ઉપરી નથી કારણ કે કોણ ઉપરી છે તમારું ઉપરી પસંદગી પહેલો સાંભળો એક વાર તમાર ઉપરી કોણ છે ભગવાન જોય બ્લન્ડ એટલે આપડે સમજમાં આવી ને હવે પ્રાથભાઈ છે ચોક્કસ છે આ દેહ નું નામ પ્રાપ્ત અને ઓછા નું સાધન પ્રાપ્ત તમારે જાણવું છે અને પાછા કોઈ ખાયા ખોટું બોલો મા એને એ રીત પ્રાખ ભાઈ તાત્કાલિક તમે તમારું નામ પ્રાખ તમે કોણતા રે ના ત કરવી પડે ના છે તો શું છે તમને કાલે થોડી આપી મિસ્ટેક હશે તમારે કાઢવાની હું કયું કરું બધા હાલ પચાસ હજાર માં મિસ્ટેક કાઢવાનું સર તમને દેખાશે આપડે હાલે હાલે ઉપરી પામી ક્યારે કઈ પગાર આપતો હોય બીજું એ તો બધો નરે કાદો કિચર છે એમાંથી નીકળવાનો કઈ સરળ રસ્તો રસ્તો આવું બતાવી ને તો ફરી ભાતે છે જ આવા રસ્તા અનંત વાગ્યા તમે ચા તારે તમે કલયુગ ના છો કોઈ તમે દેખાય કરવાની શક્તિ નહીં કઈ ધરા પછી મારે શક્ય નથી એટલે અમે જાતે જ કરીએ છીએ તમને તો ખબર અમે જાતે જ કરીએ છીએ એક કલાક માં ભગવાન થી કોઈ ના કે કોઈ કેનાર ભગવાન કલાક માં કઈ રીતે કલાક માં કઈ રીતે બતાવાય રીત ના હોય એની બુદ્ધિ ના હોય ના હોય છ મહિના બે હાજર છે ભગવાન તરીકે એટલે જુદા જુદા સંપ્રદાય ભાઈ આ મારા કૃષ્ણ જૈન હોય ના મુસ્લિમો એના લાવે ખ્રિસ્તી અને એવા ભગવાન કઈ આપણે બતાવી ના શકીએ પણ આપણે અનુભૂતિ એટલે કે એની શાંતિ જે કઈ શાંતિ આપે છે એની કઈક આપણે થોડો થોડો વખત એમ કે છે કે આજે સંપ્રદાય વાળા ભગવાન માને છે જે જઈનો એમના માણિક वैष्णव कृष्ण मुस्लिम पार्थी आम मैं भगवान आ बदा गुणों आधा कर प्रयत्नों कर रीते पे अमुक रीत मन शांति ने बधु मे सकाल प्रयत्न कर तो अरे तब पोच क्या हूँ तो प्रार्थ જેની નના બી નીકળવાની આપણે કંઈ ના પાડીએ